ंदर रूप अनूप जुगल चरणे नीरे लोल नकशिख प्रेम सखी ना नाथ रहो उ मन वश्यक धी ब्रज राज वाल मतारा वाला मारे लो मन मारू तल फे काज टिब करी छाल मे लो मन मारो फे जो काज टिब करी छ मे वाला मन वसुकी दे राज। वालम तारा वाल मारे आ पंक्ति में वात्सल्य भगवान प्रत्येक भगवान भक्त प्रत्ये प्रेम वात्सल्यू बहुजूपण <coughs> गया प्रवचन में अपने आ पंक्तिर वात्सल्य करुणा नो भेद ये सांभियो श्रीजी महाराजनो ब्रह्मानंद स्वामी पर वात्सल्यों प्रसंग पे सांभ आ पंक्ति में प्रेमान स्वामी पोता भाव ने केंद्र में राखी बात करें वाला मैंने वश कीधी व्रजराज वाला ते वश कीधी व्रजराज एम नहीं कला मने वश कीधी व्रजराज वालम तारा वहाल म प्रेमंद स्वामी आखू जीवन श्रीजी महाराज वात्सल्य पर निर्भर है वात्सल्य आधार ज प्रेम स्वामी जीवा एम कही शक कारण कि एमने बीजो कोई आधार ज ना कोई एवं ऊंचू कूल न कोई एवं पारंपरिक कोई संपदा नाज में कई एवं मोटू स्थान नौतु पोते कई एवं ऊँची कलाओं के, के पदवी प्राप्त करता जे कहीं गणो य बधु श्रीजी महाराज थकुँ પ્રારંભના પ્રવચનમાં આપણે એ વિશે કહ્યું છે આમ જુઓ તો પ્રેમાનંદ સ્વામી એટલે એનું મૂળ નામ પાલક પિતા પાસે રહ્યા નૂર તાઈ એમનું નામ મૂળે તો બ્રાહ્મણના દીકરા પણ તજી દેવાયેલા દરિયાખાના ઘૂમટમાં ડોસા તાય અમદાવાદના એમને એ બાળક મેળ્યું ઉછેરીને મોટા કર્યા एक दृष्टि अनाथ बालक के हुए। सत्यकाम बाढ़ कहवाषदी कथा प्रेमान स्वामी जीवन कहवा सत्यकाम जाबाली करता लाखों गणा भाग्यशाड़ी छे जेने प्रगट पुरुषोत्तम नॉक थे डोसाताई नूरताई ने लाइने गढ़ीजी महाराज के थोड़ा लेव पड़े तरह समझाए कि वाला मैने वी धीव्रजराज गढ़पुर श्रीजी महाराज नर्शन कर लींब वृक्ष ये सभा नूरताई ने तो त्या गमी ग्रीजी महाराज पास रहोसाताईए राजीपा थी पी महाराज ने बाड़क ने सुप्रत कर <coughs> श्रीजी महाराजे कही दीद खुदाएज आपा खुदा ने अपवा तो शाटे आनाकाने करोर्षा आप नूरताय प्रेमान स्वामी ने सौंपी ने पालक पीता डोसाताए अहमदावाद पाचा फरिया श्रीजी महाराज एमने पीता में तेड़ गया अ दिवसों पसार थे मुस्लिम कूड़ा उछरी ने मोटा थे एटेज एमने पोता ने मुस्लिम होवा भाव हो બીજાને પણ સે જે હોય કે આ મુસ્લિમ બાળક છે ગમે તેટલી ચોખવટ હોય તો પણ એ જ માનો કે મુસ્લિમ પરિવારનું કોઈ જળ પણ પી લે તો એને હિન્દુમાંથી બાકાત કરી દેતા હિન્દુઓ કોઈને અપનાવે નહીં ત્યારે એમને અહીંયા સામેલ થવું અને રહેવું નૂરતા એમ જ કે આપણને અહીંયા રહેવા મળે અને આ સાનિધ્ય મળે એટલે બહુ જ થયું પણ શ્રીજી મહારાજને કોડ છે કે આને મારે સાધુ દીક્ષા આપી મારી પાસે કાયમ રાખવા છે પ્રેમાનંદ સ્વામીને તો સ્વપ્નમાં પણ વિચાર નહીં કે આવું મને ભાગ્ય મળે એક દિવસ સભા બેઠી છે મહારાજે વાત મૂકી કારણ કે નૂરતા કીર્તનો પ્રેમાનંદ સ્વામી વગેરેના મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વગેરેના સંભળાવે બધાને ખૂબ આનંદ થાય એવી જ કોઈ કીર્તન ભક્તિ પછી મહારાજે કહ્યું હોય છે સંતોષ સાંભળો એમ કહ્યા પછી મહારાજની એક આદત હતી ગંભીર વાત કરવી હોય ત્યારે થોડી ક્ષણો માટે મૌન થઈ જાય वचनामृत में घी वर आए कि सुधी महाराज विचार मग्न शांति पथराई जाए पी धीमे थी गंभीर मेघ गर्जनाज श्रीजी महाराज बोले के सतो अमरा नूरताई ने साधु दीक्षा आप સભામાં તો ઘણા હોય એમને થોડું એમ લાગે જ્ઞાની સમજદાર સ્થિતિવાળા સંતોને તો મહારાજ રાત બોલે તો રાત દિવસ બોલે તો દિવસ એમને તો કંઈ હોય નહીં પણ ઘણાના ધર્મનિષ્ઠ અંગ હોય એમને થોડું એમ લાગે કે આ ઠીક થતું નથી અથવા તો આવું ન કરે તો સારું એમ કોઈ મહારાજને સમજાવે अथवात मूके यूं भाव थाय कोई कहीं बोलू नहीं पीछे श्रीजी महाराजे कहू कि हूँ जाऊु छु के तमनेत मुस्लिम परिवार में आ बाक उछरू है तो एम पी अमार पंक्ति में भोजन ले जो तमने एट्लोज वाधो हो नूरताई मेटे साधु दीक्षा आपने जमवा जुदी व्यवस्था कराश પણ મારે એને સાધુ દીક્ષા તો આપવી જ છે પછી તો કોઈ કઈ બોલ્યા નહી આ શબ્દો સાંભળતા સાધુ દીક્ષા આપવી છે મારે એમ સાંભળીને નૂરતાઈ ના મનમાં એટલે કે પ્રેમાનંદ સ્વામીને ત્યારે શું થયું છે કલ્પનાય ના હોય જે સમાજ એ વખતે હિંદુઓમાં પણ ન સામેલ કરે એને હિન્દુઓના સાધુઓના સમાજમાં લઈ લેવાય એ સહજાનંદ સ્વામીની કેટલી ક્રાંતિકારી દ્રષ્ટિ કહેવાય વિચારો એ જ માને હિન્દુ ધર્મમાં નહીં હિન્દુઓના સાધુ સમાજમાં અને પોતાની પાસે રાખી લેવાય આજે પણ કોઈ ના કરી શકે આજે પણ હજી મુસ્લિમનો તો જવા દો હજી અમુક જ્ઞાતિઓને પણ ક્યાં સાધુ કરે છે એને પાર્શાદિક્ષા જ હોય આપણે નારાયણ ભગત કુંભાર જ્ઞાતિના હતા કડિયા કુંભાર જ્ઞાતિ તો ક્યાં આખી જિંદગી પાર્ષદ જ હતા ને તો મુસ્લિમ પરિવારની તો વાત શું છે આજે તો ત્યારે બસો વર્ષ પહેલા તો શું થાય અને ત્યારે એમ મહારાજ કહે છે કે મારે એને સાધુ કરવા છે અને સાધુ દીક્ષા આપી નામ પાડ્યું નિજ બોધાનંદ સ્વામી એ સંકેત હતો સંતોને ભક્તોને જેને આવી વર્ણાશ્રમની શંકા હોય એમના માટે કે તમે નિજ બોધ એના નિજ આત્મ સ્વરૂપનો તમે સ્વીકાર કરો એના દેહ સ્વરૂપનો નહીં આત્મા તો કોઈ હિન્દુ મુસ્લિમ નથી એ કેવા ભાવ પ્રેમાનંદ સ્વામીની એક અનાથ નિરાધાર અવસ્થામાંથી આટલો બધો આધાર મળે એના કેવા કેવા ભાવ થયા છે સહજાનંદ સ્વામી પ્રત્યે એને કેવું અંદરથી હેત સમર્પણ માતા પિતા પણ અધિક ભાવ કેવો થયો છે તો એ પ્રેમાનંદ સ્વામી જ કલ્પી શકે છે <laughs> दिवसों जाए बाप दीकरा जतन करें वात्सल्य ते जो सहजानंद स्वामीन के एमें प्रेमान स्वामी ने संस्कृत भणवा व्यवस्था करी सर्व प्रकार बाप दीकरा जतन करें आम नित्यानंद स्वामी वगैरह सतो पास एम संस्कृत भण सारस्वत व्याकरण वगैरह પ્રેમથી ભણે છે રોજ જે પ્રેમાનંદ સ્વામીની દરેક બાબતનું ધ્યાન શ્રીજી મહારાજ રાખે છે જેમાં છે જમાડા છે એને આસનની વ્યવસ્થા છે રોજ મળે દિવસમાં કેટલી વાર પૂછતા હશે તમને કોઈ અસુખ નથી ને મને લાગે છે કે જ્યારે જ્યારે મહારાજને મળતા છે પ્રસંગ ત્યાં ગઢપુરમાં ગમે ત્યાં તો મહારાજ પેલું જ એ જ પૂછતા છે તમને કોઈ તકલીફ નથી ને અને ત્યારે ત્યારે હું અનુમાન લગાવું છું કે પ્રેમાનંદ સ્વામી મહારાજના જમણા ચરણને હાથ ડાડીને આંખમાં આંસુ આવતા હશે અને એમ કહેવાનો ભાવ થતો હશે કે મહારાજ મારી આટલી બધી ચિંતા કરોમાં હું તો આમે રછડી પછડીને મોટો થયો છું મારે ઘેરે ક્યાં એવી સાહેબી હતી કે મને આવું બધું કઠણ પડે પણ મહારાજ એમાં ઓછા ઉતરતા નહીં જ હોય એ એક લાખ ટકાની વાત છે એ રાત્રે હું કલ્પના કરું છું એમ દિવસ ઉગતા હશે દિવસ અસ્ત થતા હશે એની રાત પડતી હશે પ્રેમાનંદ સ્વામીને સતત એ દિવસોમાં અંતરમાં કેવા કેવા ભાવ ઉઠતા હશે મને કેવો ક્યાં હતો ક્યાં મૂક્યો અને મારે કેવી રાખ રખાવટ રાખે છે એમ ભાઈ પછી મહારાજ કે હવે ઘણું ભણી લીધું હવે આપણે ભણવું નથી હવે કાવ્ય બનાવો અરે મહારાજ હું ક્યાં કવિ છું હું કોઈ પિંગળ શાસ્ત્ર ચારણી સાહિત્ય એની એનું ગ્રામર કહેવાય કવિત્વ શક્તિનું ગ્રામર પિંગળ શાસ્ત્ર કહેવાય હું કઈ ભીણ્યો નથી તો એના છંદ માત્ર મેળા ત્યાં બધું એ મને કંઈ આવડે નહીં હું કેવી રીતે કીર્તન બનાવું મહારાજ કહે તો કરવા માંડીએ આવડવા માંડે એટલું જ મહારાજ બોલ્યા અને તમે જુઓ નજર સામેનો દ્રષ્ટાંત છે કે જાણે જન્મ કવિ હોય એવા પ્રેમાનંદ સ્વામી કવિ થઈ ગયા બોલો શું એ પછી કલમ ચાલી છે તમે જુઓ શિરમોળ કવિ થયા બ્રહ્માનંદ સ્વામી જેમ ઝળકતા ધગતા સૂર્ય જેવા કવિ હોય તો પ્રેમાનંદ સ્વામી શીતળ ચાંદની પાથરતા ચંદ્ર કવિ છે બ્રહ્માનંદ સ્વામી બોલે એમના કાવ્ય કીર્તન હોય તો મળદા બેઠા થાય અને પ્રેમાનંદ સ્વામીના કીર્તનો વાંચો સાંભળો તો તમને શીતળ શાંતિનો ચાંદની અનુભવ થાય પણ એ કાવ્ય બનાવે એમાં નિજબોધાનંદ નામ થોડું લાંબુ પડે નામાચરણમાં છેલ્લી પંક્તિમાં એટલે મહારાજ કહે આ લાંબુ પડે છે અને પછી પોતે જ એમને પ્રેમાનંદ સ્વામીનું પ્રેમનું અંગ જાણીને હેતાળ અંગ જાણીને નામ પાડ્યું પ્રેમાનંદ સ્વામી ખૂબ સાચવે છે કીર્તનો રચે ગાય અને પ્રેમ સખી નામ પણ બીજું મહારાજે જ આપ્યું કીર્તનો સાંભળીને પ્રેમાનંદ સ્વામીના સ્વરચિત કીર્તનો ગાય મહારાજ એમ જ કે પ્રેમાનંદ સ્વામીને કે મુક્તાનંદ સ્વામી ગાય રચેલા ગાય બ્રહ્માનંદ સ્વામી ગાય આપણે આપણા ગાવા સંકોચ નાર્ય બોલો અને એ કીર્તનો સાંભળીને આ કદર કરવાની જે વાત છે ને એ તો મહારાજની હો છે કોઈ કંઈ રજૂ કરે એટલે આમ તો સહજાનંદી દરબાર હતો ને એટલે રાજ્ય રાજ આવે જ એ પ્રેમાનંદ સ્વામીને સાંભળતા હોય બ્રહ્માનંદ સ્વામી હોય મુક્તાનંદ સ્વામી હોય રાજીપો દર્શાવે વસ્ત્રો આપે ખેસ આપે સરસ માથા ઉપર મસ્તક ઉપર પાઘ મૂકી દે મસ્તક ઉપર હાથ પધરાવે ચરણ પધરાવે છાતીમાં બોઆર ક્યાંય બહાર જવાનું હોય પ્રેમાનંદ સ્વામી ને તોય એમની જોડ ગોઠવવી એ મહારાજ ચિંતા કરે એને બરાબર સાચવે અને એનું અપમાન કરે નહીં એવા સાધુઓની સાથે મોટે આટલું ધ્યાન રાખતા છતાં એવી લીલાઓ પણ કરતા જેથી કરીને બીજાને પણ અને પ્રેમાનંદ સ્વામીને પણ છોશ ભાંગે રાત પડી હોય અડધી રાત થઈ હોય મહારાજ જાગે પછી પાર્ષદને કંઈક તપાસ કરો જે કોઈ સંતો જાગે છે સુઈ ગયા છે બધા પાર્ષદો જઈને જુએ તો કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી એવા બધા સંતો અમુક કોઈ ધ્યાન કરે છે કોઈ કીર્તનની રચના કરે છે કોઈ શાસ્ત્ર શોધન કરે છે કેટલા છે કે સોળક સંતો જાગે છે સારું બોલાવો એ બધાને બોલાવ્યા એ લીમડો વાસુદેવ નારાયણના આગળનો ચોક બે ખાટલા ઢાળા મહારાજે બધા સંતોને એના ઉપર બેસાડ્યા પોઈ બેઠા બે ખાટલા ભેળા કરી સામસામા બધા બેઠા પાર્સદને કે જીવવા લાડુ બા ને કયો કઈ હોય જમવાનું તો લાવે રાતે બાર વાગે હું ટૂંકમાં વાત કરું છું પછી જુવારનો ખુરમો એ ધાન બાફેલું નમક નાખેલું હોય એ ત્યારે ત્રાસ લાવ્યા સાથે ગોરસ એટલે દહીં ત્રદરાઓને આવડકો એટલે પાપડ શેકી લીધા એ બધું લઈને આવ્યા મહારાજને મૂક્યું આગળ દૂરથી સાધું એવું લઈ લીધું એ બે ત્રાસ મંગાવ્યા એમાં બધું નાખ્યું પાપડ ભાંગ્યા પોતાના હાથે મહારાજે પોતાના હાથે બધું ભેળું કર્યું ચોળ્યું અને પછી મહારાજ કે અમને બહુ ભૂખ લાગે છે પણ આટલું બધું એમાંથી એક ગ્રાસ પોતે જમા અને પછી કે લ્યો હવે બે ત્રાસમાં ભાગ કરો આઠ આઠ ની મંડળી કરો અને જમો ભેળા જમા એમાં પ્રેમાનંદ સ્વામી છે એમ ના થવું જોઈએ કે આ પ્રેમાનંદ સ્વામી પંક્તિથી બહાર બેસે આ બધા મોટાની સાથે જમાડે આવું કોણ કરે હવે પ્રેમાનંદ સ્વામીને શું થતું હોય કે મારા માટે આ બધું કરે છે આમ સાચવતા ત્યારે જે લખે ને કે વાલા મને વશ કીધી વ્રજરાજ વાલમ તારા वात्सल्य तो धो प्रेमान स्वामी पर वसाया संगीत विद्या विशेष सीखे एट स्पेशल व्यवस्था कर बुरानपुर एमने संगीत भणवा ત્યાં થોડું વધારે રોકાવાઈ ગયું તો પણ જરાય પણ મનમાં પેલું લાવ્યા વગર પ્રેમાનંદ સ્વામીની પર રાજીપો દર્શાવ્યો એવા ને એવા વાત આમ હેત તો એને જ કહેવાય કે પ્રતિક્ષણ વર્ધમાનમ હેત એને જ કહેવાય રોજ વધે ને એને જ પ્રેમ કહેવાય આજે વધે બીજે દી ઘટી જાય એ પ્રેમ ન કહેવાય એ મોહ કહેવાય આજે વાતો કરે એક દૂજે કે લીએ પણ હવે સવારે સારું હોય તો બપોરે મોગરો મળ્યો હોય નથી સ્વાર્થ છે મોહ છે રાગ છે વાસના છે એ બધું છે પ્રેમ તો ક્યારે ઘટે પ્રતિક્ષણ વર્ધમાનમ પ્રતિદિન નહી પ્રતિક્ષણ વર્ધમાનમ એને પ્રેમ કેવાય છે એને આપણે બહુ સરસ વાત છે જ એમ કહીએ પ્રેમ કઈ જલ્દી મળવો સરળ નથી હોતો હવે શ્રીજી મહારાજ સ્વધામ પધારવાના છે અમુક અમુકને પછી શ્રીજી મહારાજ ભલામણ કરતા હોય સભા ભરીને તો બધાને કહ્યું જ હતું કે ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો એ બધી વાતો તો છે જ જીવબા ને બોલાય વાતાની એમને જે ભલામણો કરી છે એ બધી હૃદય દ્રાવક છે એમાં આપણે એક બે ભલામણો તો આપણે સાંભળી કે બ્રહ્માનંદ સ્વામી જ્યારે જ્યારે અહીંયા હોય ત્યારે એને મારી યાદી આપી અને એમને દૂધ પીવડાવજો અલી આખા ચરને પશ્ચાતા થાય અને આવે તો એમને સાચવી લેજો आ बुध जीव बात कारण के जीव बाने मन में थै महाराज लीला संकेली ली तो पे हूँ को जमाश स्वाभाविक थे रोज आटला वर्षो કોને જમાડી એટલે એ મહારાજે વાત મૂકી કે તમે જેમ અત્યારે અમારા માટે થાળ બનાવો છો એમ જ તમે ગોપીનાથજી મહારાજ માટે થાળ બનાવજો અમે એમાં રહીને ભોજન ગ્રહણ કરીશું જરાય પહેલું રાખતા ને એટલે બહુ સંતોષ છે ભલે મહારાજ પણ પછી મહારાજ બોલ્યા હવે તમે યાદ રાખીને સાંભળો કે ગોપીનાથજી મહારાજને થાર ધરાવજો બનાવજો એમને ધરાવજો અમે અમારે જમીશું પણ આ પ્રેમાનંદ સ્વામીને જમાડ્યા વગર તમે ક્યારેય જમતા નહીં એને જમાડીને જ તમે જમજો આ અમે તમને કહીએ છીએ પ્રેમાનંદ સ્વામીને જમાડી પછી જમજો પણ શું જમાડવાનું કે જે ગોપીનાથજી મહારાજને તમે થાળ ધરાવો એ થાળમાંથી પ્રેમાનંદ સ્વામીને જમાડજો અને પછી જમજો કેવડી મોટી વાત પછી તો મહારાજે લીલા સંકેલી વીસ વીસ વર્ષના વાણા ભાઈ આવ્યા પ્રેમાનંદ સ્વામી બાવીસક વર્ષ મહારાજ સ્વધામ પધાર્યા પછી રહ્યા છે ઘણી વાર રેવાય નહીં વર્ષ કેમ કાઢ્યા છે પણ ગોપાળાનંદ સ્વામી છે ને મહારાજ પછી ઘણું સાચવી લીધું વિશેષ રહેતા વર્તાલ ગઢપુર આવે અવારનવાર એને બધા સાધુઓની સેવા થાય છે નથી થતી કોઈ એકલા છે તેના સેવામાં કોઈને મૂકવા એ બધી જ વ્યવસ્થા ગોપાળાનંદ સ્વામી બહુ જ માયાળું એ બધી વ્યવસ્થા કરતા પ્રેમાનંદ સ્વામીને બહુ સાચવતા એમની પાસે બેસે એમની સેવાની વ્યવસ્થા કરે લાખા ભગત કરીને પાર્ષદ હતા એમને ગોપાળાનંદ સ્વામીએ ખાસ કીધેલું સ્વામીને સાચવજે અને લાખા ભગત પણ બહુ જ એવી જ રીતે કહ્યું કે સ્વામી તમે જેમ કેમ હું કરીશ અને પ્રેમાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી એટલે મોટો આધાર વર્ષો જાય રોજ આજ ક્રમ જીવ થાળ બનાવે ગોપીનાથજી મહારાજને થાળ ધરાવે અને પછી થાળ સીધો જ પ્રેમાનંદ સ્વામીની આસને જાય પ્રેમાનંદ સ્વામી એમાંથી જેટલી અનુકૂળતા હોય એટલું એમને આપે જમે પછી થાળ દરબાર ગઢમાં જાય પછી જીવબા ગ્રહણ કરે વીસ વીસ એકવીસ વર્ષ કાંઈ એક બે દિવસની વાત છે આમ એકવીસ વર્ષ જેવા વાણા ગયા અને એકવીસમાં વર્ષે ગોપાળાનંદ સ્વામી છેલ્લી વાર પ્રેમાનંદ સ્વામીની ખાસ બધી વ્યવસ્થા સેવાની ભલામણા તે બધું કરી અને વડતાલ ગયા અને પોતે પણ ધામમાં પધારી ગયા સ્વાભાવિક છે આ બધું કરુણું હોય અને વિશેષ પણ એમ કે પ્રેમાનંદ સ્વામીનું દુઃખ થયું જ હોય કારણ કે હવે કોણ એમ પણ महाराज एवं है कि दर्शन आपता हो लगभग आस चलत ये वक्त गर कोठारी कहो महंत कहो ये परमानंद स्वामी था <clears throat> बहुत सारा साधु પણ પછી એમની અવસ્થા થાય વૃદ્ધ થાય એટલે એમણે રઘુવીરજી મહારાજને કીધું કે મહારાજ હવે મંદિરની વ્યવસ્થા આર્થિક વ્યવટ સંભાળવાનું કોઈ બીજા સંભાળે તો સારું ભલે ગોપાળાનંદ સ્વામી તો દામમાં ગયા હતા એટલે રઘુવીરજી મહારાજે સાંભળજો બહુ પ્રસંગ बहुज पे अपने सुंदरियाणा हेमराज शेठाओ एम्रा सत्संगी थनाशा पुंजाशाह ये पुंजाशाह हमने रघुवीरजी महाराजे पी क्यू कि ते गा ना वहीवट संभा તો બધું વ્યવસ્થિત થશે અને સ્વાભાવિક છે વાણિયાનો દીકરો હોય એ વહીવટ સંભાળે તો એની હથોરોટીઝ અલગ હોય ને બધું વ્યવસ્થિત થવા માંડ્યું મંદિરની દેખભાળ તંત્ર વ્યવસ્થા આવક જાવક બધું બધાને સારું લાગ્યું ગમ્યું आ एक बहुज दुखद बाबत हो अमुकत होंजाशाह ने अमुक सतो हसे कोई कि ते बधी व्यवस्था सारी करो छो बहु सारू कर संभा कहे ए सारू लगे એ મેં જે કર્યું એની કદર કરે છે પછી ધીમેક થી એમ કહ્યું કે આ પ્રેમાનંદ સ્વામી એને આસને જમે છે ને એ ઠીક થતું નથી સૌની સાથે પંક્તિમાં જમી લઈએ અમે બધા જમીએ છીએ ને અને રોજ ગોપીનાજી મહારાજ થાળ એમને માટે જ જાય અને એ ત્યાં એને આસને જમે તો એ બંધ કરાવો ને સૌની સાથે પંક્તિ જમી લઈ અમે ક્યાં ના પાડીએ છીએ આ જે ઈર્ષા તત્વ હોય અમુક જાણતા હોય છતાંય જો આવું થઈ જાય છે એટલે સમજવાની વાત પાછી એ છે કે સત્સંગમાં આપણને હિતકારી વાત લાગતી હોય અને સાધુઓ કહેતા હોય તોય એ વચ્ચે એને સ્વીકારી લેનાર કેવો મરી જાય છે એ જોવાની વાત છે માર તો પૂંજાછ ખાઈ જવાના છે ને એટલે આ તો આપણે સત્સંગમાં હરિભક્તોને ભલામણ કરીએ કે ઘણી સાર અસારનો સત અસતનો વિવેક વિચાર કર્યા વગર જો ગ્રહસ્થો કોઈની વાત ઉપર ચડી જશે તો ભયંકર દ્રોહ થઈ જશે એ પાપ બહુ મોટું છે માટે બઉ સમજી વિચારીને વિવેક બુદ્ધિ પોતાની વાપરવી જોઈએ પૂજા શાહ પણ એમ થઈ ગયું કે હું એક વ્યવસ્થા કરવા વાળો છું માન હોય ને એ મારી નાખે આ દોષ અમથા તો નથી ચડતા ને કોઈ આપણામાં કઈક નબળી કડી હોય ત્યાંથી પ્રવેશ કરે કલયો થોડુંક એમ કે દીકરો કરી દઉં છે પ્રેમાનંદ સ્વામી પાસે પ્રેમાનંદ સ્વામી એટલે શું ગુલાબ પણ એની આગળ કઠોર સાબિત થાય પૂંજાસ ને ઉભા થઈને આદર આપ્યો બેસો બેસો બેસો શેઠ તમે આવ્યા મને કીધું નહીં નહીં હું તમને કેવા માટે સ્વામી જમો છો હા કે મોટી વાત દયા કરીને રોજ પ્રસાદ મહારાજ નો મોકલે છે ગોપીનાથજી મહારાજ તે હું અહીંયા થોડુંક જમવાનું હોય હવે તો મારે અવસ્થા થઈ મારે જોઈતું હોય તે હું અહીં જમી લઉં છું મોટી બા બહુ દયા કરીને મને સાચવે છે આટલું તો રોજ મોકલે છે હું જમી લઉં છું અહીં તો એ હવે નથી ઠીક પડતું એ તમે પંક્તિમાં જમી લેજો કાલ આ વસ્તુ ચાલશે નહીં પ્રેમાનંદ સ્વામી તો આમ લઈ જાય ને એમ કે હલો આમ કેમ થઈ ગયું એને એવું નહીં કે આમ કેમ પણ એમ થઈ ગયું કે સારું મારે કયો રસ્તો કાઢવો એમ હું કોને નારાજ કરું એમ એને પોતાની વ્યવસ્થાની ન પડી હોય તમે સમજી શકો છો ને મારી વાત અને એવા રૂજુ હોય એ કઈ બોલે નહીં જે પથ્થર રહ્યા હોય ને એ સામે દલીલો કરે નહી જમું તમને શેઠ સારું કહ્યું જોજો પ્રેમાનંદ સાહેબ એક શબ્દ ન બોલ્યા કઈ જ નહીં બસ મોટરિયા કાલ થી પંક્તિમાં જમી લેજો બધી વ્યવસ્થા છે બધા સંતો જમે છે એ બધું ઠીક ન કહેવાય અહીંયા જમો એને પૂજા સા આટલું કઈ જનારી બીજો દિવસ થયો અને બપોરના અગિયાર પછી થાળ આવે જે સેવકો હશે થાળ ધરાવી ને સીધા પ્રેમાનંદ સાંઈ ના આસને લઈ ગયા એટલે પ્રેમાનંદ સામે હાલને પગે લાગ્યા કહ્યું કે મારે જમવું નથી પેલા સેવકો કે કેમ નથી જમવું બસ હવે એમ જો કહે કે મને તબિયત સારી નથી તોય ઉભા થયું તો વધારે કઈક જીવ ઊભા કે બધા દરબાર ગઢમાં ચિંતા કરે કે ઔષધ કરો વૈધ બોલાવો શું છે એમ એટલે એમ એ ના કહેવાય કે મને તબિયત સારી નથી કહેવું શું એમ બસ મારે નથી જમવું ઈચ્છા નથી તમે લઈ જાઓ પણ એમ ના ચાલે સ્વામી તમને ખબર છે ને કે તમે નહીં જમો તો મોટી બા નહીં જમે હા મને ખબર છે પણ હવે શું કરું મને નથી ઈચ્છા નથી તમે લઈ જાઓ અને કહેજો મોટીબાને કે જમી લઈએ એટલે થાળ તો લઈ ગયા થાળ એમ પાછો આવ્યો એટલે મોટી બાઈ જાઓ અને બા ને કહેજો કે બા જમી લે બા એમ કેમ જમશે આપણો બાપ કહી ગયા છે કે જમાડીને પછી જમજો એ તો કેમ મને ગળે ઉતરવાનું છે કારણ શું એમ તબિયત સારી નથી તબિયત સારી ન હોય તો એનો આપણે ઉપચાર કરીએ અને ફાવતું હોય એ બનાવી દઈએ મગનું પાણી છે બીજું કંઈ જોઈતું હોય તો આપણે એ બનાવી દઈએ પણ આમ ભૂખ્યા રહીએ તો કેમ ચાલ પૂછ્યા હોય તકલીફ શું છે કંઈ કંઈક તકલીફ નથી મારી કંઈ બોલ્યા નહીં પછી તપાસ કરતા ખબર તો પડે ને ભાઈ આમ ચહેરા ઉપર કંઈક ભાવ બદલાય છે સ્વામી બોલી નથી શકતા પણ કઈક છે એટલે સ્વામી જમશે નહી ના પાડી ગયા છે પૂંજાશે એટલે જીવબાને જઈને વાત કરી કે બા આવું થયું છે મોટી બાકી પૂંજા પૂંજો એટલે કચરો કચરો પૂંજો કઈ ને પૂંજો એટલે કચરો એને શું ખબર પડે મને શ્રીજી મહારાજ ખુદ આજ્ઞા કરી ગયા છે કે તમે ગોપીનાથજી મહારાજનો થાળ વેલો થાય તો તમે પ્રેમાનંદ ભૂલતા નહીં એને જમાડીને જમજો અને ગોપીનાથજી મહારાજનો જ થાળ એને જમાડજો અને આજ એકવીસ એકવીસ વર્ષ થઈ ગયા અને આજ કોને પેટમાં ચૂકવો આપ્યું આજકાલનો આવેલો પૂંજો કચરો એને શું ખબર પડે આ વાતની એ ન જીમા મોટીબાઈ ન જીમા બીજો દિવસ થયો થાળ ગયો પ્રેમાનંદ સ્વામી પગે લાગીને કે પાછો લઈ જાઓ થાળ આવે એટલે મોટી બાપણ ના જમે ત્રીજો દિવસ થયો થાળને પગે લાગી લે થાળ પાછો જાય મોટી બા પણ ના જમે ત્રણ દિવસના ઉપવાસ થઈ ગયા ના પ્રેમાનંદ સ્વામી ભોજન ગ્રહણ કરે કે પૂજા એના પેલા મોટી બા ગ્રહણ કરે શું થયું ભાઈ પૂંજા શેઠને વાહામાં મગના દાણા જેવડી ફોડલી થઈ અને કાળી બળતરા ઉપડી राडे राखे कोई रीते वेदना शांत नरे को कीधायु हरी जाने पर खबर पड़ी गई क्या द्रोह परिणाम है सीधा दौड़िया जीवब पग में जम पड़ा कि बामा ने माफ करो मेरी भूल थी गई है જીવ શું બોલા ખબર છે જા આ જન્મે માફ નહીં થાય બીજા જન્મે થશે બીજો જન્મ લાગી ગયો સાહેબ આ જન્મે માફ નહીં થાય હવે બીજા જન્મે માફ થશે પૂંજાશા નિરાશ થઈને પાછા એવા તમે નહીં માનો પણ માનવું જ પડશે એ જ દિવસે પૂંજા શાહ નું અવસાન થઈ ગયું દે પડી ગયો પછી હવે પૂંજા શાહ એમણે ક્યાં સત્સંગમાં જન્મ ધરો બીજો શું થયું એ આપણી પાસે કઈ હકીકત આવી નથી એ મહારાજ જાણે જીવબા જાણે અને પૂંજાશેઠ જાણે પરિણામ જોયું તમે નહીતર કેવા સત્સંગી કેટલો ત્યાગ કેટલો જ્ઞાતિ બહાર રહીને કાર્ય કર્યું કેવા ગોપાળાનંદ સ્વામીના એના માથે બે હાથ હે એનું ચરિત્ર કહેતા પણ આપણને આમ છાતી ફાટી જાય એવો હરખ થાય એવા પૂંજાશા પણ જોયું ને આજે પણ સત્સંગમાં ઘણા લોકો આવો અપરાધ કરી રહ્યા છે પણ કોણ કોને સમજાવે આપણે તો શું છે હાથ જોડીને કહીએ કે ભાઈ થતો હોય તો સત્સંગ કરવો પણ દ્રોહ ન કરવો અને ખબર નહીં આ લોકનો શું લોચો કાઢી લેવો છે ને તે આ લોકને માટે જ લોકો આવું બધું કરે છે પણ પછી તો રેમાનંદ સ્વામીને પણ મનમાં એમ થાય કે મારા માટે આવું બધું થઈ ગયું સ્વાભાવિક છે એને દુઃખ બેવડાય અને પછી અહીંયા એક તો વીરા હતો જ અને આવું બધું થયું આ ઘટના હચમચાઈ મૂકે છે એટલે પ્રેમાનંદ સાહેબ હવે ક્યાંય ગમતું નથી જલ્દી મહારાજ લઈ જાય તો બસ એમ પણ એ વખતે હરિકૃષ્ણ નારાયણ ચરિત્ર શ્રીજી મહારાજ હરિકૃષ્ણ ભગવાન ને મહારાજ નું મામ હરિકૃષ્ણ એક નામ હરિકૃષ્ણ એટલે હરિકૃષ્ણ નારાયણ ચરિત્ર એ પ્રેમાનંદ સ્વામી ગ્રંથ રચતા હતા એ ગ્રંથ અધૂરો હતો એટલે પ્રેમાનંદ સ્વામી એમ થાય કે આવું પૂરો કરી લઉં એટલે પછી જે મોટી ભાજપની સમજાવટ થઈ પછી એને ગ્રહણ કર્યું છે પછી બીજા વચ્ચે પીડ્યા હોય અને પૂંજા છાવું આવું થઈ ગયું સૌને સમજાઈ ગયું એટલે પછી અગ્ર કરીને ભોજન આપતા લેતા ગ્રહણ કરતા હશે પણ પછી એ તો બધું ખાવું ઝેર જેવું છે ભાઈ પછી ખાલી જીવબાને રાજી રાખવા શ્રીજીને રાજી રાખવા પછી થોડું ગ્રહણ કરતા હશે બસ અને આ ગ્રંથ પૂરો કરવો એટલે નહીં ગ્રંથ પૂરો કર્યો અને એના છેલ્લા દોહરાઓમાં પ્રેમાનંદ સામે લખી નાખ્યું કે ગ્રંથ પૂરો થાય છે અને મારી આયુષ્ય પણ પૂરી થાય છે હવે મારે નજીક આવી ગયું છે એ સાથે જ એમણે એને સમાપ્તિમાં લખી નાખ્યું ગ્રંથ પૂરો કર્યો અને પછી બધું પૂરું થયું સેવકો જે એક રસ્ય કોઈ એમને કહ્યું શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે ગોપાલન સામી વગેરે સંતો સાથે આવ્યા છે લ્યો જય સ્વામી નારાયણ કહીને સ્વામી આંખ ની ચેલી થઈને સદાન માટે મહારાજની સેવામાં બિરાજ અંત સુધીનું જે સજાનંદ સ્વામીનું વાત્સલ્ય ત્યારે એ લખે છે તોય આપણે આટલા સ્તબ્ધ થઈ ગયા ત્યારે એમણે તો એ વાત્સલ્યમાં જીવન જીવ્યા છે કેવાય અને સાચવાય છે શ્રીજી મહારાજે એ નિષ્કુળાનંદ સામે લખ્યું છે હરિસ્મૃતિમાં હૈયું ભૈરું છે શ્રીજી મહારાજના અપરંપાર હૈયામાં હેત બહુ છે શુકાનંદ સ્વામી લહ્યા થોડાક પ્રસંગો સાંભળવા છે ને શુકાનંદ સ્વામી ને શું વાત કરીએ બસ એની એના ઉપર મહારાજ એટલું બધું વાત્સલ્ય વરસાયું કોને નથી વરસાયું એમાં જે વાત છે કાંકરા જેવો હોય એને વરસાયો તો પછી બીજાની તો શું વાતો છે આ દુનિયાના મા બાપ તો શું સાર સંભાળ રાખી શકે એનાથી અનંત ગણી સાર સંભાળ મહારાજ રાખતા હતા પ્રેમાનંદ સ્વામી ગાતા હોય કીર્તનો રચતા હોય અરધી રાતે સવારો સવાર સુધી આમ બેસે સાંભળે જરીક કઈક અવકાશ મળે એટલે પ્રેમાનંદ સ્વામી સાંભળે અને એને ઓર એને એને સામે જાય સામે જાય બેસે ત્યારે પ્રેમાનંદ સ્વામી લખે આજે મારે ઓ રડે રે આ વિનાશી અલ બે બોલાવીયાર સુંદર છોગા વાળો છેલ નીર ક્યાવરી નટવર સુંદર શ્રી ગણેશ્યામ આવો આવો મારા વાપર અડધા અડધા થઈ જતા હશે ને અને મહારાજ એનો હાથ ને આનો હાથ બે જણા પકડીને એકબીજા મારાને બેસાડતા છે મારા બેસતા હશે વાતો કરતા હશે ટગર મગર ચંદ્ર ચકોરની સામે ચકોર ચંદ્ર સામે જોઈ જોઈ રાખતા એમની આંખો એટલી આમ હશે ને કરચલીઓ પડતી છે કરુણાથી જોતા હશે ત્યારે હું એવું ભાવ દર્શન કરું છું કે જોતા જોતા શ્રીજી મહારાજ જોતા જોતા આંખીઓ ઝીણી થઈ જતી હશે આમ ડૂબી જતા છે નાનું બાળક હોય મહારાજ ને એમ થતું છે કે આ શરીર એ મોટા થઈ ગયા એટલે બાકી જાણે તેડીને ખોળામાં બેસાડી દઉં હું થતું હું તો આ બધું જેમ ઉગે દિલમાં ઉગે કઉ છું બાકી છે બધું પછી સુકાનંદ સ્વામી સુકાનંદ સ્વામી બસ હે કેવા સાચવે કેવા લાલ લડાવે લુજા કેવાય સભામાં કે આંગળા વળી ગયા છે કલમ મુક્ત નથી આ સુકાનંદ કેટલું રહેતું હોય તે દેશને સાવરમાં મંડળો ફરતા હોય કઈ જગ્યાએ આપત્તિ આવતી હોય કોઈને કઈ ભલામણ કરવાની હોય તો ફટાફટ કોઈ આવ્યા હોય દર્શન અને સવારે વહેલાં નીકળી જવાના હોય તો મહારાજ તરત સુકાનંદ સ્વામી કે જો આ ફલાણું ગામ ફલાણું સંત મંડળ ફલાણા સંતનું મંડળ છે એ જરા એમને જરા લખી નાખો ત્યારે આ વર્તમાન છે અત્યારે આ પ્રકરણ છે ત્યારે હરિભક્તોમાં આવી રીતે વાત કરવાની છે આવો દોર ચલાવવાનો છે આ બધું એ બધી ભલામણ ફટાફટ મહારાજ બોલી નાખે ને સુકાનંદ સ્વામી તરત કાગળ લઈ કલમ દોત આજની જેમ કાંઈ પેલી ફાઉન્ટેન પેનો નહોતી બોલ નહોતી જેલ પેન નહોતી આમ કલમ દોત બોલી બોલી ને ખડિયામાં આ બીજા અત્યારના હોય તો કોઈ કલમ દોત જોયા પણ નહીં હોય આપણે એવા ભાગ્યશાળી આપણે જોયા તો છે કલમ દોત એક બોલે પછી થોડા અક્ષરો લખાય એમ લખવાનું આખી રાત નીકળી જાય એક વાર તો એટલા બધા મંડળો ફરતા છે ને એટલા બધા કાગળો લખાવાના છે મહારાજે એટલું બધું કામ શું સામે સોંપ્યું હોય છે લખીએ રાખે આખી રાત નીકળી ગઈ પણ તોય ઘણા મંડળોના હરિભક્તો જતા હોય તેના કાગળો પૂરા થાય નઈ એટલે લખવું જ પડે લખતા લખતા તમે શું વાત કરો છો મારી સામે શું જોઈ રહ્યા છો અગિયાર વાગી ગયા બપોરના લખતા લખતા સુકાનંદ સ્વામીના એક આશને આમનો લખ લખ લખ લેખ લેખ કર વાગે બધું પૂરું થયું તે જોયું ઓહો એટલે હજી તો નાવા દોન પૂજા બાકી છે સુકાનંદ સ્વામી બ્રાહ્મણ દેહ પણ સ્વામી મુંજાઈ ગયા આવે અગિયાર વાગે મારી ભેલો કોણ ભોજો આવે જોઈડમાં આવે તો જવાય નાવા અને ત્યાં એવા નતા એટેચ બાથરૂમ એ ગેલા જઈ નાહવાનું એટલે કોઈ જોઈડ હોય તો જવાય આવે કોને જોડ માં લેવો કોણ આવશે અત્યારે કારણ કે કોને કેવું એમ વિચાર હજી સંકલ્પ કરે છો કે હું કોને જોડમાં લઈ જશે ત્યારે પ્રવૃત્તિમાં હોય ને મૂંઝવણ થઈ આટલું બધું મોડું થઈ ગયું હાથમાં લાકડીનો દંડીકો પછાડતા પછાડતા હ શું સ્વામી વિચાર કરો છો અરે મહારાજ મને જોઈડ કોઈ હોય તો હું જરાક ગેલે સ્નાન કરી આવું હજી પૂજા પાઠ છે બાકી કરવાના છે એક બાજુ આ બધું બપોરનું ટાણું થઈ ગયું હરે થઈ ગયા પંક્તિ પડી ગઈ મહારાજ એટલે જ આવ્યો છું એટલે અમે નાના હતા ને ત્યારે અમે ઘણી વાર નાતા નહીં જમી લેતા અરે પણ અરે શું હાલો પોતાના જમણા પંક્તિમાં વસકી વરજરાજ વાલમ સુકાનંદ સ્વામી જમ્યા નિરા જમી કરી પછી નાયા ધોયા પૂજા કરી ફાવે ને આવું આપણ ફાવે પણ સેવા માં ગું સમર્પણ માં આવીએ તો કોઈ વાંધો નથી ગમે છે આખરે તો શું છે કરી ક્રિયા મહત્વની નથી એનો રાજીપો મહત્વનો છે અને આપણે ક્રિયા જળ થઈ જઈએ છીએ એટલે જ મોટા સંતોને આપણે ઘણી વાર ચૂકી જઈએ છીએ સત્સંગને ઘણી વાર ચૂકી જઈએ છીએ હે આપણે ઘણી કહીએ છીએ ને કઈ ચૂક્યા છે કે એવા સાધુ હોય એનો જોગ થતો હોય એનો સેવાનો પ્રસંગ હોય ત્યારે ઘરે આપણે કાંઈ પણ એવી અરે ભગવત સંબંધિત પ્રવૃત્તિ કરતા હોઈએ ને ઘરે ભાઈ એ છોડીને એ સાધુઓ પાસે પહોંચી જવું એ મહત્વની વાત છે જે જે પૂર્વે બધા એવા ભક્તો થયા એ બધા બધું છોડી છોડીને પોચી જતા હોય હરના કરશન બાંભણિયા કેવું વાત્સલ્ય તમે જુઓ સહજાનંદ સ્વામી નું વાવેલો ખેતરમાં ખેતર મોટું અને પેલા રોજડા નીલગાયો જેવા એ બધું ખેદાન મેદાન કરે મોહલાદ ખાઈ જાય એટલે કરશન બામણીયા હાથમાં માળા લઈ અને પછી દિવસે ધ્યાન રાખવું પડે અને રાતે ખાસ ધ્યાન રાખવું પડે જો ધ્યાન ના રાખે હાથમાં લાકડી રાખીને એવું તો આ બધું ચરી જાય તો શું પાકે ધ્યાન રાખવું પડે એટલે કરશન ભગત કરશન બામણિયા આ બધું ખેતરમાં રાતના પેરો ભરે ભજન કરે ભજન કરતા કરતા રાખે એમાં માણકીના ડાબલા મહારાજ રૂમમાં રૂમમાં રૂમમાં જુમમાં રૂમમાં જોવા માણકી મારા ખેતરમાં દંડોદ કરવા મીઠા મહારાજ ના અરે મહારાજા ત્યારે મહારાજ છલાંગ મારી નીચે ઉતરી રાખો રાખો બગા અરે મહારાજા અહીંયા અત્યારે અહીં શું કરો છો તમે હું શું કરી મહારાજ આ રોજડા હેરાન કરે છે તો આ પછી બાજરાનું રખોપુક કરું છું જાઓ જાઓ જાઓ ઘેરે સુઈ જાઓ હે સુઈ જાય તો બાજરો સુ નારાજ કે હું છું ને અમે માણકી ઉપર આટા મારશું તમારા બાજરાનું રખોપું કરશું જાઓ ક્યારેય આવતા નહીં ક્યારેય આવતા નહીં ઘરે બેસો ભજન કરો ધીરાતે સુઈ જાઓ ભગત ને સુવડાવે ને ભગવાન જાગે રોજ સવારે કરશન આમ બાજરો પાક્યો દાણા બેસી ગયા દાજરો એકદમ પાક ઉપર આવી ગયો અને કરશનભા તો કરશન બાપા તો ઘેરે સુતા ત્યાં માણકી લઈને આવ્યા અને મહારાજ એમને જગાડ્યા જાગ્યા ત્યાં મહારાજ હવે પાકી ગયો છે બાજરો પાકી ગયો ગરભેડો કરો એટલે પછી અમે છૂટા થાય અરે મારા હું તો તમને છૂટા જ કરું એમ તો કે ના એમ તો અમે નહીં છોડીએ એ બાજરોને લણાવો ગરભેગો કરો પછી અમે રખો પૂછોડીશું આવો ભગવાન મેળ્યો જ ક્યાંય કોઈને હે અરે ભગવાન કઈ કચાસ નથી આપણા છે તે ભર્યું છે હયું કે નાથ નિરીખ્યા આપણે જોગી સ્વામી અને હરિપ્રસાદ સ્વામી બંને સંતો તો ધામમાં પધારી ગયા વર્ષો પેલા राजकोट वाली पदयात्रा अलगारी जोगी स्वामी हरिप्रसाद स्वामी वड़ताल पद यात्रा कर चिंताज नहीं, नहीं। पदयात्रा आम थी जो अत्या माला पूजा खेलचो नाता એમ ચાલતા ચાલતા ચાલતા ચાલતા રસ્તામાં કોઈ હરિભગતનું ગામ હોય ને જમવાની ઠાકોર જમાડવાની વ્યવસ્થા થાય તો જમે નહીં હાલા જાય એ ભાઈ એમ ગરડા પહોંચ્યા ગરડાથી ઉગા મેળવી ઉગા મેળવી પછી ધોલેરા જવાનો રસ્તો પકડ્યો એમાં હરિજયંતિ એટલે સુધી નવમી હરિજયંતિ એનો ઉપવાસ હોય એટલે હવે જમવાની વાત જ નહીં પછી દસમીનો દિવસ આવ્યો નવમીનો ઉપવાસ થયો યાદ રાખજો દસમી આવી દસમી દિવસે ક્યાંક જમવાનું મેળ જ પડ્યો નહી કારણ કે ભાલ પ્રદેશ કોઈ ગામ એવું આવ્યું જ નહીં બે ઉપવાસ ત્રીજા દિવસે એકાદશી આવી એકાદશી ઉપવાસ ફરજિયાત ચાલવાનું ચાલુ ત્રણ ઉપવાસ ત્રણ ઉપવાસ રાત પડી આકરું ગામ આવ્યું આકરું ગામ છે ને કદાચ જોરાવરસિંહ જાદવ નું ગામ છે એ ગામ સાંજ પડી જોગી સાહેબ ને આ ત્રણ ત્રણ દિવસના ઉપવાસ અને શરીર છે થાક લાગે આરામ થઈ જાય કોઈ જગ્યાએ અને સવારના પૂજા થઈ જાય એવું ખોલે થોડા ગામમાં ગયા તો એક દરબાર ડેલીએ બેઠા હોય આમ હું છું હરખી કરતા હશે ભાઈ સાધુ મહારાજ જોયા એટલે દરબાર ભાવિક ઉભા થયા પધારો પધારો મહારાજ પધારો શું તો કે રાયતર એવું છે તો આ અમારી ડેલીમાં રહી જાઓ એટલે અંદર પગ મૂક્યો એકબર ડુંગળી ઢગલો હતો માથું ચડી ગયું એટલે કે બાર અહીંયા તો ફાવે એવું નથી તો કે તો અમારે બીજે ક્યાં તમને ઉતારો દેવો મારા ગુરુ માધવાનંદ સ્વામી છે એની સમાધિનું સ્થાન છે પણ અમે ત્યાં કોઈ સાધુ બાબને ઉતારવા દેતા નથી કારણ કે બધા બીડીઓ ચલ એમને હોંક આપીવે અમારા ગુરુને કોઈ વ્યસન ફાવતા નહોતા જોગી સ્વામી કે અમે મુકાવ્યા છે તો હાલો લઈ ગયા ત્યાં એમને ત્યાં ઉતારો કરાવ્યો સરસ મજાનો કુવો હતો બે સંતો થાક્યા પાક્યા હતા સ્નાન કર્યું છે પછી એમ થયું કે સવારે નાય ધોઈ પૂજા કરી અને પછી અહીંથી નીકળી જશું જોઈએ આરતી આ તો બધું કર્યું સુઈ ગયા ત્રણ દિવસના ભૂખ્યાન થાક્યા ઊંઘ આવી ગઈ ખુલ્લી જગ્યા છે આકાશના ચંદ્રમાએ પણ ધરાઈને દર્શન કર્યા છે બે સંતોના પણ એવા થાક ના તે વહેલું ઉઠાણું નહીં તે દિવસે એલાર્મ ક્લોક નહોતા હોય તો રાખી એવા નતા મોજું સૂઝણું જેવું થઈ ગયું તો એ વખતે ગામમાંથી બધા બૈરાઓ કોઈ પાણી ભરવાનું કોઈ સમાધિ દર્શન કરવા આવવા માંડે બે સંતો જોગી સામી કે તો એલા બૈરા નો થઈ ગયો હવે કું એ નાવા જવાય એમય નથી અને અહીંયા રોકાવાય એમ નથી ચાલો અહીંયા હવે નહીં મેળ પડે સ્નાનનો સ્નાનનો મેળ પીડ્યો નહીં એમને પછી હાલી નીકળ્યા એ ભાલનો પ્રદેશ ચોથો ઉપવાસ ચાલુ છે ચાલ્યા જાય છે પાણી ખોળે પણ ઝાંઝવાના પાણી દેખાય પણ પેલા હાચા પાણી દેખાય નીકળે હવે ખરડ ગામ આવે છે એવું કોઈ રસ્તામાં વટેમાર્ગ કીધું છે કે આગળ ખરડ ગામ આવેલો ખાલી કે હાલ ઉતાળા ખરડ તો આપણું હરિભગત નું સત્સંગી નું ગામ એટલે હવે વાંધો નહીં ચોથા દિવસે હવે ઠાકોરજી થાળ જમશે ચાલ્યા જાય છે ખરડ બાજુ ખરડ ને તળાવે પહોંચ્યા સ્નાન કરે અને ત્યાં પછી એક જાડું તરપખડા જેવું આછું પાત્ર એને નીચે બેસીને સંતો પૂજામાં બેઠા પછી ગામમાં મંદિર છે જ તો ત્યાં આપણે જાશું આમ કોઈ દિવસ ગામમાં ગયેલા નહીં ખરડમાં પણ નામ સાંભળેલું કે પ્રસાદીનું ગામ છે મહારાજ ત્યાં બધા સંતોને ખીચડીને ઘી ખૂબ જ માડેલા ખીચડીને ઘી એ બધી લીલાઓ એટલે ગામમાં સત્સંગે જાણીતો પણ કોઈ દિવસ આ સંતો આપણે આવેલા ખરડમાં કે આપણે ખોલી લેશું મંદિરે દર્શન કરી લેશું હરિભક્તો હોય એટલે પછી બધી વ્યવસ્થા થશે પણ અહીંયા સંતો તળાવ ની પડે એ પહેલા તો સવારના પરમાં એ પૂજારી જે બ્રાહ્મણ હરિભક્ત હતા એ સુતા હતા ત્યાં શ્રીજી મહારાજ પ્રગટ થયા અને છડી અડાડી એટલે બ્રાહ્મણ પૂજારી હરિભક્ત જાગે ત્યાં મહારાજ ઢોલિયાની બાસે ઉભા થયા એકદમ ઉભા થઈ દંડોદ કરવા માંડ્યા અરે મહારાજ અત્યારમાં સેવકો પર બહુ કરુણા કરી પણ મહારાજની આંખ ભીની હતી મહારાજ કે ભૂદેવ હ રાજકોટ ગુરુકુળથી આ જે શબ્દો છે એ બોલું છો રાજકોટ ગુરુકુળથી બે સંતો વડતાલની પદયાત્રાએ નીકળ્યા છે એ ચોથા દિવસનો ઉપવાસ ચાલે છે એને ક્યાંય જમવાનો મેળ પડ્યો નથી એ મારા સાધુને તમે સાચવી લો મારા સાધુને તમે થાળ કર્યો એને ઉતારો કરો એને જમવાની બધી વ્યવસ્થા કરો ને રસોઈ તૈયાર રાખજો એ સામેથી અહીં આવશે અને એમને સેવા કરીને રાજી કરી લેજો મારા સાધુને તમે સાચવી લે આટલું કઈ મારા અદ્રશ્ય થઈ શું શબ્દ છે મારા સાધુને સાચવી લેજો આ વાત શલ્ય છે પછી સંતો એ પૂજા બધું કરી અને આવ્યા ફળિયામાં પેલા થાળ બધું કરીને તૈયાર રાખેલો એમ મહારાજે સામેથી આવશે ફળિયો વાળે રાહ જોવે કે ક્યારે આવે અમને તો વેલા સવારે મારા જગાડીને કહી ગયા હા તો દસ વાગી ગયા તો હજી કોઈ દેખાતું નથી એમાં બે સંતોએ પ્રવેશ કર્યો હેલો હેલા હરિભગત તરત જાવ એક બાજુ ઘા કરીને મીંડા દંડવત કરવા ઓહો આવો આવો આવો રાજકોટ ગુરુકુળ થી આવો છો ને જોગી સ્વામી કે માળો આ તો અંતર એમ ઈ લાગે હે ભગત અમે કોઈ દે અહીંયા આવ્યા નથી અને તમે અમને કેમ ઓળખો તો કે તમારી ઓળખાણ તો મને સહજાનંદ સ્વામી કરાવી ગયા હા મને કહી ગયા મારા સાધુ આવે છે ચાર દિનના ભૂખ્યા છે તમે એને જમાડજો એટલે થાળ તૈયાર રાખ્યો છે સુવા આસન બધા પાથરી રાખ્યા છે બધું તૈયાર છે મા બ્રાહ્મણ છું અને થાળ તૈયાર છે મૂકો પૂજાની જોડી ધરાવો ઠાકોર થાળ મને આવા સાધુ મહારાજે ઓળખાયા રોક્યા ખૂબ સેવા કરી એ પૂજારી બાપા જીવા ત્યાં સુધી રાજકોટ ગુરુકુલ બ્રહ્મસૂત્રમાં આવતા સાધુ અને ધોતિયા ઓઢાડતા અને જીવાય ત્યાં સુધી સંતોને રાજી કર્યા મને મહારાજ ઓળખાવી ગયા છે એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને એ જોગી સ્વામી એના આપણે છીએ આ કઈ વાત આપણે કઈ બીજાને માટે નથી કરતા હોય ને કે વળી આવી વાતો કરીને એમને બીજાને વાળી લેવા કોઈને વાળવા નથી મારો ધંધો નથી પણ આ તો આપણે જે બેઠા છીએ ને આપણને આનંદ આવે અને આપણને આમ હર્ષ્યા માં રે આપણને એમ ના લાગે એના માટે જ છે આ વાતો ખરેખર દિલથી પછી બીજું કે આપણે બીજાને નથી મમ્મી સમજાવી દેવો કઈ આપણું છે તો આપણે સમજવાનું ને આ વાત સરી હવે નજીકના એક બે પ્રસંગો કહું આ બે હજાર ને બારમું વર્ષ ચાલે છે ને આ ફેબ્રુઆરી ચાલે છે એક પ્રસંગ જાન્યુઆરીનો કહીશ ને એક પ્રસંગ ફેબ્રુઆરીનો કહીશ 2012 હજાર બાર જાન્યુઆરી ચૌદ હરિભક્તો દક્ષિણની યાત્રાએ ગયા મને ગામ નામ ઠામ આપવાની ના પાડી છે કહેતા નહીં પણ પ્રસંગ કેજો એ તમને અનુકૂળ લાગે તો પણ મને બહુ બહુ ગયમો હોય એટલે પછી તો થાય છે અને જોગાનું જોગ જ આપ્યો આપણે આવા પ્રસંગોનું અત્યારે ચાલે છે એના થોડા વખત પહેલા જ આપ્યો મને બહુ સરસ દક્ષિણની યાત્રા આવી ગઈ એમાં શ્રીરંગ પહોંચ્યા દર્શન કર્યા મંદિરે પહોંચ્યા હવે ચૌદ હરિભક્તોનું ઝુંડ એમાં એક મહિલાઓ હતી પણ એમાં એક મહિલા એટલે કે એક બહેન એમને રજસ્વલાનો ધર્મ લાગુ પડે માસિક ધર્મ એટલે હવે એમને એવું થયું બધા સાથે હતા એમને પણ એમ થયું કે આપણે આમને ક્યાં મંદિરમાં જવું એટલે એમને કહ્યું કે તમે અહીંયા ચોકમાં એક બાજુ બેસો ભજન કરજો અહીંયા અમે દર્શન કરી આવી એટલે તેર હરિભક્તો અંદર ગયા હવે લાઇન મોટી પચાસ રૂપિયાની જુદી જુદી બધી ટિકિટો હોય દોઢસો ને અઢીસો ને પચાસ પચાસ ટિકિટ લઈ અને લાઇનમાં ચડ્યા એટલી બધી લાઈનો લાંબી પાર જ આવે નહી પાર જ આવે નહી કલાક કલાક સવા કલાક દોઢ કલાક આવી અને પેલા બેન એકલા એ બેન મુંજાણ કે મારું કે આટલી બધી વાર લાગે અંદર શું ગતિવિધિ છે એને ખબર નહી એકલા બાય માણસ અજાણો પ્રદેશ અજાણી ભાષા કોઈ ભાષા એ સમજે નહીં ને એની તો ન હિન્દી જાણે એ લોકો ન બીજી ઇંગ્લિશ જાણે તમિલી ને એવી જે ભાષા એની હોય એ દક્ષિણી ભાષા એ આપણને આવડે નહીં ઇકડો તીકડું કિરે રાખે હિન્દિડારે ટીંકી ટીકડાઓ હું એનો અર્થ થતો હશે ભાઈ એટલે એ બહેનને એમ થઈ ગયું કે મને આ લોકો ભૂલી ગયા અને મને મૂકીને વીઆઈ ગયા બાકી આમ તો થાય નહીં એટલે એ બેન ત્યાંથી ઉતાવળે ઉતાવળે ભાગ્યા જ્યાં ગાડી પાર્ક કરી ને ત્યાં તો ત્યાં ગાડી નહીં ગાડી જોડી નહીં મારી નાખી એની દશા શું થાય બેનની ગાડી નહીં અહીંયા હરિભક્તો નહીં હું બાય માણા રજસોલ્લામાં હું નહીં યારે મોબાઈલ કેવું કઈ હવે મારે ક્યાં જવું શું કરવું પણ ભાઈ આપણને કોટો ચડી જાય એવી વાત એ જયારે નીકળ્યા ત્યારે બંધુ સહજાનંદના પ્રવચનની સીડી લેતા ગયેલા અત્યારે આપણે જે ચલાવે છે એ ગાડીમાં સાંભળતા અને એમાં બંધુ સહજાનંદ કીર્તનનો મહિમા હતો સહેજે છે જ પેલા બેનને થઈ ગયું આ સાંભળું શું કામનું અને વંદુના પાઠ શરૂ કરી દીધા બંધુ સજા નંદર અસરુપ હવે એ તો પછી પાઠ કેવા નાભી થાય હોય એક જ વાત મહારાજ એ જ્યાં હરિભક્તો હોય ત્યાંથી મારા બાપે ને ગોતી મારી પાસે મોકલો અને વંદુ સહજાનાર રસરૂપ અનુપમ સારું હું કઈ જાણતી નથી એ જ્યાં હોય ત્યાંથી એને ગોતી ને મારી પાસે મોકલો હું ક્યાંય જઈ એમ નથી અને વંદુ સહજાનાર એક પછી એક પછી એક પાઠ થાય તાપ લાગ્યો એ લાઈન ઉભા થાય એને એ લાગે એલા પાર આવતો નથી ઓલી બાઈ એકલી છે ને આપણે એમાં હવે કરવું શું ત્યાં એક જણો કે બાજુમાં ટૂંકી લાઈન છે ટૂંકી એમાં ચડી જાય તમે આ રેલિંગ ટપી ટપી ટૂંકી લાઈનમાં હકીકત અઢીસો રૂપિયા વાળી હતી આગળ ગયા તો કાઉન્ટર આવ્યું કે લાવ અઢીસો હવે આ કેટવા એટલે આ તો ભાઈ કરી હવે પાછા જાય તો ત્યાં તો લાઈન ભરાઈ દીધી હવે તો છેવાડે પાછું જાય તો પાર ના આવે હવે શું કરવું આ કે રૂપિયા ગયો અને આ તો છોડી દીધી કરવા ગયા થૂલું થઈ ગયું હવે શું કરવું મું જાણા એમાં અંદર અંદર નક્કી કરીને કે જોઈએ શું થાય છે આવું થાય જ નહીં ના પ્રતાપથી સજા નથી પ્રતાપ જ થાય એ કે પૈસા દેવા નથી કઈ નથી કરવું દર્શન કરી લે કે કેમ દર્શન થાય શું કર્યું તમે જાણો છો આ હોય ને એ ટપા નહીં પણ એની નીચે થોડીક જગ્યા હોય ને એમ કોઈને તમે શરીર મળો તો હેઠે નીકળી જાઓ હે એમાં નીકળ્યા અને બાજુમાં મંદિરનો દરવાજો તો એમાંથી નીકળી હુંતા હું દરવાજામાં ગીર્યા એક જણો હોય તો ઠીક છે ચૌદ જણા અને આમ થાય કેટલી પોલીસ હોય એટલે સિક્યુરિટી હોય આ પચાની લાઈન વાળા જોવે મંદિર માં મંદિરમાં જાય વગર પૈસે અઢીસો વાળો કાઉન્ટર વાળો બાજુ બેઠો હતો એ જોઈ રહ્યો મારા વાલી એ પણ ગજબ કરે છે છતાંય કોઈએ એને રોક્યા નહીં આ પ્રતાપ કોનો કોઈ રહી ત્યાં નહી તો તરત કહી શકે ને અઢીસો ને લાઈન વાળો તરલે પામીટર વાળો હોય તરત કહેવાય બોલો બોલો બોલો બધાને પકડો અમે વર્ષો પેલા ઓગણીસો ની આસપાસ એવી ટ્રેન હતી ને એમાં અમે ગયા હતા ત્યારે સાથે ગરીબગ છે ત્યારે રાજકોટમાં છે એને ખાલી ઉતાવળ કરીને આમ રેલિંગ એક રેલિંગ નો એક જ પગ આમ મૂક્યો અને સિક્યોરિટી વાળા એને જે માર્યા છે ધોકા માર્યા છે બોલો ભા પાડી ગયો ગાય ભાંભોડો નાખે ને એમ ભાભોડો નાખી ગયો હવે કોઈ દિન નો ટપુ થોડાસો વાળો વાળા જોવે મંદિર માં ભગવાન શ્રીરંગ ભગવાન કી જાય શ્રીરંગ ભગવાન દાંત કાઢતા છે પણ સજાને સામે કઈ દીધું આવશે દર્શન દઈ દીજો બરાબર એને ભાડ્યા નહીં હોય બાકી અવકાશમાં લાકડી લઈને હરવાર ગુમતો હોય છે અને એને કીધું છે કે આમાં ગળકી જાવ હાલો અને આગળ આગળ હાલતા છે હાલો મારી ચૌદ જણા હાલો હું તમને અંદર લઈ જાઉં હારી મારી પાછળ દર્શન કરાવી દઉં એટલે વંધુ તાપ લાગે છે કઈ મને અને ત્યાં દર્શન કર્યા ભાવ થી ચૌદ જણાય અને પછી નીકળી સટા છટ આવી અને પેલા બાય આવ્યા હજી સ્વામી નારાયણ અરે પણ તમારી ક્યાં હતા દર્શન કરવા ગયા આટલી બધી વાત એ બધી પછી તો કે મારી એક જ ઈચ્છા છે રામાનો જ્યારે નો પાર્થિવ છે ને એના મારે દર્શન કરવા મંદિર માં તો ન થયા પણ અહિયાં મને દર્શન થાય એવી ઈચ્છા છે તો કાલો એમાં પછી બેનને લઈ ગયા અને પછી બધા ચાલીને પાછા ગાડીએ પાસે ગયા જ્યાં ગયા તો એ લાગે હું તો અહીં આવી ગઈ ગાડી અહીં પડી હતી અહીં તું આવી મને ગાડી દેખાણી જ નહીં જો દેખાણી હોત તો ગાડી અને ગાડીએ બેસત તો એને એક ઈચ્છા મનમાં હતી કે મારે રામાનુજાચાર્ય પાર્થિવ દેહનું દર્શન કરવું છે એ થાત નહીં મારે જે પહેલાંની પણ ઈચ્છા પૂરી કરી અને આમની પાર્થિવ દેહને દર્શનની પણ ઈચ્છા કરી ગાડી ખૂણામાં જ હતી પહેલી મહિલાને દેખાણી જ નહીં બધાની ઈચ્છા પૂરી કરી ખુશ ખુશ થઈ ગયા જો આમ થાય આવી રીતે દર્શન થાય કોઈ ગરવા દઈએ મારી નાખે ઓ ટાંટિયા ભાંગી નાખે એટલે મારે ગાડી લઈને નીકળ્યા ત્રીજો દિવસ થયો હશે શ્રીરંગ ક્ષેત્રથી નીકળી ગયા ને બીજી વાત હજી જુઓ ને ટોલ ટેક્સનું ખા આવે ને ચોકડી રસ્તાનો જે ટેક્સ ભરવાનો હોય એ ભર્યો અને ચાલતા છે આગળ ગયા ત્યાં બે ત્રણ જણા આવ્યા અરેક ઉભા રહ્યો લાવો પૈસા અરે ભાઈ શું પૈસા આ રસીદ રહી અમે ટેક્સ ભરી દીધો છે રોડનો ટોલ ટેક્સ ભરી દીધો છે આ તો કે એ કાંઈ ના ચાલે પૈસા લાવો હિન્દીમાં બોલે પૈસા લાવો અરે ભાઈ ભરી દીધા છે તો કે કાંઈ ના ચાલે અમને આપવા પડે બે તમને છે ને આપવા પડે અરે કાંઈ આપવા પડે ઉગ્ર થઈ ગયા તો એટલે હમણાં પછી તો કાયદેસર ભેર્યું હતું એટલે ગાડી ચાલુ કરી ચાલુ કરી તો પેલા ડ્રાઈવરની પેલા ડોર હોય ને બારનું ત્યાં લટકી ગયા ટીંગાઈ ગયા હારે ગાડી નારો હાર કે પૈસા લીધે પાય કે ભૂંડી કરી ભલે આવે ભલે ઢરડાઈ અને આપણે કઈ ઊભું નથી રાખવું પણ ત્યાં તો રસ્તામાં બીજા ત્રણ ચાર એના જે ગેંગના એ ઉભા થાય લાકડી પછાડીને કે લાવ ઊભો રોક ગળે રોક પૈસા લાવો નીકાળો પૈસા હવે જાળો આ કે પણ રસીદ છે અને યાત્રાળુ છે એ કઈ નહીં પૈસા લાવો સમજાવે સમજે નઈ તે હરિભગત કે વંદુ ચાલુ કરો પણ એમાં એક હતા નહિ થોડોક વિશ્વાસ પણ નહીં ને થોડો અકળાઈ ગયેલો નહીં કે આમાં વંદુ શું કરે એને કોક સમજાવો ને તો મેળ પડે આમાં વંધુ શું કરે આ મોઢા તો એને કરવા દઈ દો ને સુરત હાથમંદ તૈયારી છે ભાઈ બૈરા માણસ આપણી સાથે છે અજાણો પ્રદેશ છે શું કામ એવું કરો છો એમ એટલે પણ એમ અમુક હોય નહિ વાળા નિષ્ઠા વાળા વંદુ કરો ને પણ એટલે ઓલે દાંત કાઢે થોડું કરો ભાઈ કરો અને ચાર પાંચ જણા એમના ગાડી ને ધોકા લાકડીઓ લઈ ના મળે વંદુ શરૂ કર્યું માનશો ને તમે કે નહી માનો ચોથું પદ પૂરું થયું એ ગાય જ રાખતા હતા જેવું ચોથું પદ પૂરું થયું કઈ પણ બોલ્યા વગર અને પેલો જે હતો ને એને થઈ ગયો ભાઈ ભાઈ માની ગયા આપણે આ વંદુ સજાનંદ પદ બહુ પ્રભાવ છે સજાનંદ સ્વામી બહુ કરુણા છે એમને બહુ ગમે છે મેં થોડીક બોલ્યો હસી મજાક કરી મારો અપરાધ છે માફ કરો અને એમ કીધું કે આપણે તો નથી ત્યારે મૂર્તિ સંભાળી નથી કોઈ પૂરો વિશ્વાસ મૂક્યો અને એમને ગાયું યંત્રપદ ગાયું તોય ચાર બોલ્યા ત્યાં મહારાજે પૂરું કરી દીધું અને રક્ષા કરી આવા જગ્યાએ માટે હવે તો મૂર્તિ સંભાળીને ભાવથી બંધનો પાઠ કરો અને પાઠ કર્યા આજે પણ બધા રોજના પાંચ પાઠ દરેક કરી અને પછી સૂવે છે એના ભક્તોની ભક્તોની પાછળ છે વાત ચાલ્યા છે હે હવે આ ફેબ્રુઆરીની વાત સાવ નજીક અઠવાડિયું નથી થયું બસ દુધાળા ગીર મુળજી ભગતનું ગામ એ તો ધામમાં ગયા ઘણા વર્ષો થઈ ગયા એ મુળજી ભગત દુદાળાના ધામમાં ગયા ત્યાર પછી ત્યાં મધુ બાપા એ ભલા ભોળા સીધા સાદા ભાવ ભગત મુરજી ભગત ગયા પછી મંદિરની સેવા પૂજા ભાવથી ભજન આ ગયા અઠવાડિયે માંદા પડી ગયા અવસ્થા થઈ જાય ને પેટમાં કઈ ટકે નઈ અંધ કે જળ બુદ્ધિ કામ ન કરે ભાઈ આપ તમે જોઈજો શું આ મહારાજ કરે છે પેટમાં કંઈ ટકે નહીં જે કાંઈ પીએ ખાય ઉલટી થઈ જાય ટકે જ નહીં અને બાપાને બાપુનગર સંબંધીઓ હોસ્પિટલમાં લઈ આવ્યા દાખલ કર્યા ડૉક્ટરો દવા કરી કરીને થાકી જાય પેટમાં ટકે જ નહીં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ મૂંઝાણા બધાએ કે માણો આટલી દવા કરીએ છીએ અને પેટમાં કંઈ ટકે નહીં સંબંધીઓની ચિંતા થાય કરવું શું એમ બાપા તો શું કે ભજન કરે એને એમ લાગ્યું કે હવે આપણો અંતકાળ નજીક હોય તો આવું થાય એમ કરતા કરતા એ ચોથા દિવસની કેમ આમ તો બે ત્રણ દિવસ ત્યાં ગયા છે બે ચાર દિવસ અહીંયા ગયા છે એમ ચોથા દિવસની સાંજ રાત પડી ગઈ ભજન કરતા કરતા બાપાના ઝોલું આવી ગયું ઊંઘી ગયા અને ઊંઘમાં સહજાનંદ સ્વામી સ્વપ્નમાં આવ્યા સ્વામી ઉભા રહ્યા ગત સાજા થવું છે મારા તમારી જેવી ઈચ્છા એમ હા સારું કેમ જોતા બોલતા છે કલ્પના કરો સારું દવા કરો મારા દવા તો બહુ કરી તો અમે કઈ દવા કરો ઈ કરીએ જોજો દવા બતાવે છે પણ સાંભળીને કોઈ કરતા નહીં એવી મહારાજ કે બાપા આ ભમરી પેલા દર બનાવે ને માટીનો પીંડો લઈ આવી લાવે પછી કરે ને દર બનાવે ભમરી એમાં ઈળો મૂકે ઈંડા મૂકે પછી ખાલી થઈ જાય ને પછી એનું પોળું એમને દિવાલે હોય ને ખૂણે હા એ ભમરીનું જે દર છે ને એ માટી પાણી નાખીને પી જાવ સારું થઈ જાય હવે આ તે કઈ દવા છે અદ્રશ્ય થઈ ગયા સવારે વાત કરી છોકરા દવા બતાવી છે અરે બોલો ને તો દાંત આવે એવી દવા છે એવી કેવી તો ભમરીનું બોણ હોય ને એ ગોતો એ પાણી નાખીને મને પીવાનું કીધું છે ક્યાંય એ મેળ્યું નહિ અમદાવાદમાં જલ્દી જડે નહિ ત્યાં ગામડે વાત કરી ને ગામડે તો હોય જ એ ખાલી પડેલા એ દર હતા એ પોળા ઉખેડ્યું અને મારતી બસ માં આવ્યો ગાડી લઈ અને આપ્યું એ પાણીના ગ્લાસમાં દર ની માટી ભાંગી નાખી ઓગાળી બાપા પી ગયા હા જાડાવા પહોંચી ગયા ગામડે મીંડા આરતીઓ કરવા બોલો ડોક્ટર જોઈ રહ્યો મારું આ દવા કઈ પ્રકારની હવે આ આ વાત્સલ્ય આવી રીતે તમે જુઓ એ કંઈ ભૂલાય વાલા મન મારું ટીબકડી છે ઠીક છે હવે એ ટીબકડીની કથા છે ને એ જ આપણે લેવાની છે પણ હવે એ લેવા જઈએ તો સમય તો ઘણો થયો એટલે હવે આ વખતે તો નહીં લેવાય આવતા શુક્રવારે લઈશું ટીબકડી પણ કમાલની છે પણ હવે મને થાય છે કે ભાઈ આપણે જલ્દી પૂરું કરવું છે બધું એટલે ટીબકડીને લઈશું લંબાણથી થોડુંક અને પછી તરત જેમ બને તેમ હવે આમાં તો હું એ ટીબકડીને હું કહીશ કથા ખરેખર તમને લાગે કે હજી પૂરું થાય જ નહીં એક ટીબકડી ઉપર ઓછામાં ઓછા પચીસ પ્રવચન થાય છે એક જ ટીબકડી ઉપર જમણા ગાલની એક ટીબકડી ઉપર પચીસ પ્રવચન શ્રીજી મારા સુજાડે તો થાય પણ થાય પચીસ થાય લ્યો હવે હું વાત કરવી પણ આપણે નથી કરવા એટલે કરવા જ નથી જલ્દી જઈને જલ્દી આપણે પૂરું કરવું છે આ મારી ફાંકાઈ ની વાત નથી કરતો આ વળી એવું સમજતા નહીં પણ હા આ ટીબકડી એવી છે હા એ ટીબકડી સાંભળવી હોય ને તો શુક્રવારે આવતા શેક છે પણ હવે સાર સમરીના રૂપમાં એમ કે આપણે આટલું વાલામ અને વશ કીધી વ્રજરાજ વાલમ તારા વાલમાં રેલો શ્રીજી મહારાજ તો વાલ વરસાવે છે અને એ હકીકત છે કે સજાનંદ સ્વામી જેવો યતાળ ભગવાન ન મળે એ તો છે એવા સામાન્ય માણસો સામાન્ય ભગત હોય તો ભલે દેખાતા ન હોય પણ બહુ સંભાળે બહુ હેત રાખે આપણા કઈ એવા કઈ જન્મ કઈ કઈ કૃપા પામા ભાગ્ય થી તો મળે એમ જ નથી હો આવા તો કઈ ભાગ્ય હોય ને કઈ હું ને ખબર હોય કે આપણા કર્મ કેવા હોય એ ભાઈ વિચારી જુઓ આપડા કોઈના કર્મે આ મળે એવું લાગે છે આ તો કૃપાથી મેળવ્યું છે હવે આપણે એ કૃપાને જાળવી પચાવી સંભાળવી માનવી કથા સજાનંદ સ્વામીની થાય છે જ્યાં જ્યાં સારી સારી સંતો કથા કરતા હોય જ્યાં જ્યાં થતી હોય આપણને માર્ગદર્શન રૂપ નીવડતી હોય એ કથાઓ સાંભળવી આજે તો કેટલા મીડિયા સાધનો છે ઇન્ટરનેટથી સંભળાય છે જ્યારે પેન ડ્રાઈવ હોય આ હોય તેવા નાના નાના એવા સાધનો આવી ગયા છે આ જમા આ જમાના જેવો તો કોઈ જમાનો કથા સાંભળવામાં તો નહીં જ હે અત્યારે આપણે અહીંયા બોલીએ છીએ ને લાઈવ છે ને ક્યાં ક્યાં લોકો બેઠા છે દેશ દેશાવર ફોનમાં આવે વિચારે આપણે તો ભાઈ આપણે દેખતા નથી આ આવી વાતો જ્યારે પ્રસંગો થતા હોય ને બ્રહ્માનંદ સ્વામીના હોય પ્રેમાનંદ સ્વામીના દૂર દૂર દેશ આવે કેનેડા તે બધા અમેરિકા બીજી જગ્યાએ બેઠા બેઠા લોકો સ્ક્રીન હામે બેસીને રોતા હોય છે એમ ક્યાં આ આજ જમાનો આ ક્યાં મળે આ સાંભળવાનું એટલે આપણે આળસ ન કરવી જ્યાં જ્યાં સારું મળતું હોય સાંભળવું ને હું ભલામણ કરું એક કે બાથરૂમમાં વ્યવસ્થા થતી હોય ને તો સવાર મૂકી દેવાય એવું ના હવે નાના ઇન્સ્ટ્રુમેન્ટ બધા મળે છે આપણે નાયા કરીએ બોલું વાગ્યા કરે કેવું સરસ સંભળાય લેવું એક્સ્ટ્રા કોઈ ટાઈમ પણ લેવો પડે ને ફરજ જતા આપણે અડધો પોણો કલાક જેવી જઈને શ્રદ્ધા નાખતા જ હોય અને બીજું જે કઈ ઘણા લોકો છે પરિવાર ને સંભળાવવાનો સમય નથી મળતો કોઈને કહીએ તો સાંભળતા નથી ને અમે તો પછી કામ ધંધે જતા રહીએ ઘરના પછી માનતા નથી ને એને કોણ ચાલુ કરતી ને એવું બધું હોય ને દિવસમાં એક તો તમે બધા ફેમિલી ડાઇનિંગ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને સાથે જમતા જ લગભગ ડાઇનિંગ ટેબલ વખતે જ આ ચાલુ કરી દેવાય જાણે અજાણે ભાવે કુભાવે પણ માં આપણી જ કથા એવો ની જે તમને સારી લાગતી હોય હું તો તમને કોઈ પણ ની સારી કથા જે તમને જીવાડે જીવન આપે ભગવાનમાં જોડે સંસ્કાર પ્રેરે એ બાળકો જમતા જમતા સાંભળશે ને જીવન સુધરી જશે તમારે એને સાચવવા ઓછા પડશે આટલું નથી થતું તમારા છોકરાઓની જો ચિંતા હોય તો એને સારું સંભળાવો ને સાંભળવાના સાધનો છે આજે એ શ્રીજી મહારાજના વખતમાં મહારાજે ગઢપુરમાં વચરા મત કહ્યું હોય છ છ મહિનાથી ગરડામાં મહારાજે શું વાત કરી હોય હા જે સમાધિ હોય નિરાવરણ દ્રષ્ટિવાળા હોય એ બધું ક્યાં બેઠા સાંભળતા હોય પણ બધા તો એવા ન હોય એને જયારે એવો લાભ નહોતો મળતો એવો આજ આપણને જ્યાં ચાહો ત્યાં મળે એમ છે પણ સાંભળવાના આળસુ ઘણા આપણે પૂછીએ તો કે એમ એવું આળસ કરાય એટલે સાંભળજો પ્રેમથી અને આ સુલતા ભગવાન સહજાનંદ સ્વામી ને યાદ રાખજો અને આવતી શુક્રવારે આપડે ટીબકડી કથા લઈશું સહજાનંદ સ્વામી